અમદાવાદ માં ઘણા ચેઠિયાઓને કહ્યું કે દાદા પાસે દસો નહીં કરશે એને ચેઠિયા મને કે મારા દાદા તમને ઠીક લાગે એ કરવાનું મારે કહીએ હું કઈ ક્વોન્ટિટી કરવા નથી આવ્યો બોલો પછી બાર શું લેવાનું આ બધા ખુલ્લું કહું છું તમાર બધા નું શિષ્ય હું છું કારણ તમારા એકલા નહીં આખા જગત નો શિષ્ય થઈને હું ભરું છું શું જગત નો આખા જગત નો શિષ્ય થઈ ભરું છું એટલે પછી મારે શું લેવાનું છે પણ છતાં એમના મને લઈ ગયા બધું મારી ઈચ્છા કારણ કે હું તો કપડા મારા ઘરમાં પહેરું છું ના એમ જો હું કશું મેં લીધું ભાઈ અને લીધું હવે વાણી નીકળે નઈ આગળ નીકળે ના નીકળે હું જો ભિક્ષાંતે એ કરી ચોખ્ખું બોલવું મને મને અમારે છે બોલવું પડે નથી અને નથી બોલવું છે બોલીએ પણ સત્ય જાહેર કરવું પડે હું ચાલે કારણ કે જવાબદાર છે ભલે અમે ગમે કરતા પણ જવાબદારી તો મારા પત્ની બહુ મોટી જવાબદારી છે શું મારી દુકાન કોઈ આવે કોઈ ગ્રાહક તો હું કઉ મારો સારો છે પણ પેલાની દુકાન માલ કેવો છે હું એમ કઉ છે એ મારું શોભા નહી મારાજ ને આપડી જે પોતાની વસ્તુ કેવી પણ એક મહારાજ હોય તો આપડે મારાજ કઈક સાહેબ કરો છો બધા જ કઈ વાર હોય આપડી હિસાબ છે આપણા તમને એ તમારી કહે તો પછી અમારે એવું નથી આવ્યો કરવા નથી આવ્યો તમે હું તમને હેલ્પ લાવ્યો છું હું તો હું તો શું કઉ છું કેટલાક માણસ એમને એમ લેવાતો નથી ત્યાગ કરવો કઈ હેલો જ છે એમ પછી એક માસ કે છે એમ શું વાત કરી માગે છે અથાણા નો આધાર માગે છે પૂછનાર છે કે સાહેબ કજુ કઈ સામ થાય એવું શું જોઈએ તમે આપ્યું ને કે પૂછો એટલે નિર્ભયતાથી પૂછી શકે તે અભયદાન એમની પાસે નથી હોતું અપમાન થઈ જાય છે સંતોષ જયારે ત્યાં આગળ એવું છે ને કે એવું થતું નથી પૂછાતું જ નથી અને જો પૂછીએ તો અપમાન થાય છે ત્યાં આગળ પૂછે તો ચાલે ને આપે હોય દિલ થરી જાય હો જવાબ હોય શું દિલ થઈ જાય આપડે શું કે તો આગળ હોલમાં આપડે ગયા ને બધી જ્ઞાતિઓ ખુલાસા થાય મનમાં એમ લાગે કે મન હલકું થઈ જાય મને અને પછી મારી નવી વાત એ સ્વીકાર કરે સ્વીકાર કરે માસ મુજે ઉઠ્યું છે મુજે ઉઠ્યું છે કારણ કે બળ્યો જોડ્યો આત્મા સંત આવે એટલે શાંતિ ની રૂપાણી શાંતિ ના મળે તો પછી આપડે જવું ક્યાં પેલા જવું આવે ક્યાં જવું પછી તો પેલો એ એમને અનુકૂળ આવે પણ આપણે કઈ જુ તું એવો દિવસ આપડે નક્કી થયેલો હોય આ દિવસ નક્કી થયેલો પાંચમી તારીખ પાંચમી કઈ જતું એમને ઠીક લાગે તો અનુકૂળ આવે તો આપજો ને અને પછી તમને પ્રયોગ છે ને તે પ્રયોગ થી ઘણું કામકાજ ના બે કલાક માં બે કલાક માં તમને ના મળે મારે તો હવે બે તમને અમારે એવું ને કાગળ ના લખીએ એટલે હું ઓટોમેટિક બે ત્રણ વખત આવી ગયેલા પેલા આકર્ષણ થયું છે એટલે તો આવ્યો બરાબર એ ના નહી હા તો તમને કઈ ચૂક્યા ભાવના દરેક ને ભાવના તો સિદ્ધ સ્વરૂપ ની છે સંસાર માં ઇન્દ્રિય સુખો માં આટલા કંટાળા થતા ત્યાં સુધી પડી જાય પણ માગ મળે નઈ માગ મળે આ વકીલાત કરવી અઘરી કે મોક્ષ જેવું અઘરું મોક્ષા જવું અઘરું છે તો પછી અઘરું જે વસ્તુ આપડે હોય અઘરી સુખદાયી થઈ પડે ખરી આપણે ખાતી વખતે જાય તો પછી સુખદાયી થઈ પડે જ આનંદ થાય તો પછી મોક્ષ માટે જો મોક્ષ દુખદાયી હોય તો પછી તો આગળ મોક્ષમાં દુખદ હશે ને કેવી રૂડ માન્યતા આવે કષ્ટ ના હોય મને એવી વાત છે તો ભગવાને બહુ કષ્ટ તપ બૌ કર્યો સાડા બાર વર્ષ તો કષ્ટ તો કરું મોક્ષ માટે ભગવાને સાડા બાર વાર સુધી કષ્ટ કર્યું કષ્ટ કર્યું એ દાદા બરોબર કષ્ણ તપ દેવું એક જ એક જ દાદા અમારા જૈનો ને એવું લાગે કે આપડે આટલું કસ્ટ કેવીએ છીએ તો ભગવાને કેટલું કષ્ટ સાડા બાર વર્ષ માં કરીશું અમને ચિતર્યું આ તો ભગવાન હરેક વસ્તુ વર્તી હતી વર્તે આત્માની જાગૃતિ એટલે ના ઉદય આવે ને ઉદય આવે એ થઈ જાય તો વર્ત્યા હવે વર્તન કરે પોતાને પોતાને કરે તો કષ્ટ પડે પોતે જાતે કરે તો કષ્ટ પડે ભગવાન ને કસ્ટન્ડે કસ્ટ જોયું તમે કચ્છ ને જોયું મને મને જોયું છે કેવું બધું ચીક્યું છે સમજાય કરે એના કથા મંગ દેવું સારું શું કરવું મંગ એવું સારું શું કરે ભગવાન ને કશું આવું ભગવાન ત્યાગ વર્ત્યો હતો શું ત્યાગ વર્ત્યો હતો ભગવાન જી ઘર મુક્ત થયા તે ઉદયપૂરો આવ્યો એમાં એમને પોતાના કરતા પણ કરતા પણ હોય ત્યાં જ કષ્ટ હોય મારે ઉદયકર ના આધીન જ છે મારું લાઈફ કરતા પણ હોય તો મારે મને ત્યાગ બધું કરે સ્ત્રીનો લક્ષ્મીનો ત્યાગ ત્યાગ્યા જ કરે મારે ત્યાગ કરવાનું ત્યાગ કરવું કર્યાગ કરવું એને ભગવાને તિરસ્કાર કર્યો શું કિરસ્કાર જે વસ્તુ પર તમે ત્યાગ કરો સૌ તમે કોઈ વસ્તુ ચેક કરી છે કે નઈ કયું હેક કરી છે પાંચ છ સાત ચાર પાંચ રોટલી સાત બટાકા ડુંગળી બધું ખરું બટાકા ડુંગળી નઈ જવું છોડ્યું છે ને ડુંગળી લસણ બટાકા ડુંગળી લસણ દેખો દેશ પણ ના થાયુંગળી છે પરિણામ બદલી જાય ત્યાગ નો ત્યાગી હોય છે અજ્ઞાની ત્યાગ જ્ઞાની પુરુષ ત્યાગા ત્યાગ થી રીત હોય કેવું ભાઈ ત્યાગ ના ભાઈ ના અને એટલે સુધી બોલ્યા કે ભગવાન હરિદ્રા પણ કેટલા વાત કહ્યું છે ને લોકો પૂછે છે બારના ભાઈ ના લોકો કે અદિદ્રા પણ એ રહ્યા એ ભગવાન શિવ સમજાવે છે તમને લોકો સમજાવી મારાજ એ તો નથી આપડે એમને નથી પૂછી નથી મેઘાડી વાં ફટાકા બોલાયે સાહેબ અમારા ભગવાન ને કયું થયું છે પોતાનું બે ભાન લઈને ભગવાન ભગવાન આવું ના ભાઈ હે પણ એટલે નિરંતર જાગ્રત રહેતા નિરંતર જાગૃતિ પણ એમનું દૂધ સાથે આપડે દૂધપાક લાલ થઇ જાય ને દૂધપાક બહુ કહીએ ધોળું હોય તો લાલ થઈ જાય ને એવું લાલા જેવો રગપ ગણે છે એવું એમનું આ એ જે કામ ના હોય ક્રોધ ના હોય માન ના હોય લોભ ના હોય કોઈ પરમાણુ ના હોય એ લડ એ વાત સાપે સાપ ને એ વાત ખોટી નથી ખોટી અત્યારે ભગવાન એટલે જ ભગવાન એટલે તમને લાગે છે કે ત્યાગા ત્યાગ એમને ના ભાઈ ત્યાગ પણ વસ્તુ ત્યાગી હોય ને તો એનું ફળ આગળ આયા વગર હે ત્યાગ નું ફળ હોય ત્યાગ નું ફળ હોય હા ફળ હોય ફળ હોય ફળ અમે આ ફળ લગાવે સંભાળો કે તમને સમજે ત્યાગ નું આગળ નથી મને ત્યાગ નથી કોઈ પણ પ્રકાર નો મને ત્યાગ નથી ત્યાગ તો હંકાર હોય તો કરી શકે અમારે ચા પીતા તા તો ડાક્ટર કેસે દાદાજી મારી ફી આલો ડાક્ટર મેં કહ્યું પણ લે નઈ ફી તારે ડાક્ટર પંદર પંદર તપાસ કરી આપડા મોટા ડાક્ટર આપડા હોસ્પિટલમાં આવે પંદર પંદર હજાર પંદર પછી એક ડાકર ને એ કહ્યું ડાક્ટર બહુ દયાથી આવે કે થોડી ઘરે ફીલો આવે લાગે કા આપડે માર થી બોજો ઉઠી જાય નીરુબેન કહ્યું ડાક્ટર કે ડબલ રકમ આપેલી ખુશ કરી નાખો તારે કે તમે આપશો આપશો છત્રી બચ્ચો વૈશ્વ્ય નથી બીજું ઘરમાં બધું મને આપી દે સ્વામી બરાબર એટલું બઉ થઈ ગયું તાર મેં કહ્યું જગત ઉપર હતો ના હોય એ દીત છે ને તારે આપડે વર્ષ ઉપર કે આપડે રણછોડ ના આશ્રમ પર ગયા હતા ને મને આપી દો પ્રોમિસ કરી પછી અમારે પ્રોમિસ એટલે પ્રોમિસ જેમ ભાઈ જોગ્ન કર્યા પછી આપડે પ્રોમિસ આપીએ છીએ પછી એમના આત્મગત ઉડી જાય તો પ્રોમિસ નહીં બદલવાનું ચાલો આવું નવ વાગ્યા એ વિલંબ કેમ થાય છે બહુ વિલંબ થાય છે વિલંબ બહુ થઈ રહ્યો છે લાભ રહે છે પ્રસંગ ના વાતાવરણ માં માલ ઉગડ્યા તે વખતે આપણી અંદર રુચિ પણ ઉભી થાય છે તે વખતે અંદર ની રુચિ પણ ઉભી થાય છે એક બાજુ નામે એવું બંને થાય છે એક બાજુ ગમે એક બાજુ નાય ગમે બંને થાય છે ને ને? તારે આવ આવે થોડા પછી શું કરું જોયા કરો જોયા કરતા રહે જાગૃતિ મજબૂત થવાની જરૂર છે ને મજબૂત નતું મજબૂત જરૂર પડે તો પ્રયત્ન કરીએ રે પણ વાર લાગે પણ વાર લાગે या दे रे साले पीड़े ना रे पर बहुत जरूरी नहीं पड दे हूं जो ही ने उड़ाड़ दो जो चलो हमें उद्गल ना हम फोर्स, काम फोर्स काम करे उद्गल ना फोर्स काम करे आमा उद्गल फोर्स वारू होए ते काम करे वो उद्गल जो उद्गल फोर्स वारू होए જે લાભોર ને હેલ્વા દેવા નહીં ખોરી દાનત જાય કેવી રીતે હું કઈ ત્યાં કઈ હાર કે અનુભવ ની વાત છે અનુભવ તો હોય છે दस मजा समझ बनी गए पी तेरी ना रहे थोड़ी थोड़ी अमु मोटा प्रमाण में बेसी गई के प्रकार के प्रकार नो खोराक लेव જીવન જીવા માટે જીવન જીવા માટે મસ્ત નહી લાભ મળે તો कसाय पो, कसाय आत्मा મૂળ આત્મા માં રહે મૂળ આત્મા રે તો પછી એને તો એને હે મૂકીને બાજુ પણ મૂકી ત્યારે જાણવાનું ને બાજુ મૂકી ને આગળ ચાલુ જ્ઞાની પુરુષ જે હોય એ પ્રગટ હોય તેને ના જાણે પછી કર્યા કરે મને એવું જરા પેલા બરોબર છે એ તો આપડે આપડી દ્રષ્ટિ કસાય આપડા મહાત્મા વિજ્ઞાન કઈ બાજુ ને બાકી આપ્યું કેવાનું આ બધા ની બાર ગયો બધા કરતા ટીકા કરવા બધા ટીકા કરે મંદિર માં બેસીને વધી રહ્યા બેસ પડી અહી આવ્યા ને અહી બેસી અહી શું વાંધી રહ્યા છે એ ખબર નથી મહાન જોખમદારી ટીકા કરે આની ભાગે નહી દવાનું થયું તે બધા જૈનો જ હતા મારા સંબંધીઓ બધા હતા वाह नो प्रसंगो जरा वडी जो मैने के ते कई बोलो एट्ले बीजू तो ना बोलियो नवकार मंत्र बोलो नवकार मंत्री पेला दे मंत्र बोलो आ, ओम नमो भगवते वासुदेवाय ओम, ओम नमो शिवाय मारी हाजरी मै कशू ना बोलियो बधाए बोलवा लगे पर पीछे पास पेला भाई कीधु के अहियाम नमो भगवते वासुदेवाए शू करवाए लाया अहिया गाड़ी होम नम शिवाय शाट लाया पेला भाई जेमने कीधु केप्पो भैपूमो स्वीकार स्वीकारो लग्न एक आ, छे संसार भवसार विघ्नो बूर करवाए आ गणेश शाट लाव तमें अरे भैम नम भगवते वासु देवाय नम शिवाय निवारक मंत्रों पेलो संय मंत्र है ત્યારે કે બરોબર છે તારે હવે એ ભાઈ ને તમે કેજો સમજા ને કેમને જો નિવારણ કશું ના જોગ્ન કરો છો મેં કોઘ્ન નિવારક મંત્ર છે ત્યારે એમને બેઠો કે વિઘ્ન નિવારક તો પેલા પછી દાદા કે છે કે અમારે વિઘ્ન નિવારક મંત્ર પેલા નવકાર પછી પેલા થઈ આવે છે તેને કઈ કઈ અને નહી એ થયું છે નહીં વાક્યો છે દાદા પ્રત્યે ભાવ છે ભાવ છે પણ ના પાડે છે રક્ષણ તો કરવું છે મારે મારા રક્ષણ તો કરવું છે હું મોટે છું ઓમ નમો ભગવતે વાસુ દેવાય નમ શિવાય દાદા શું કઈ મારેરાસન બંધ કરવાના છે એ તો પાછું ત્યાગ કરવું આગળ કોઈ પણ ત્યાગ કરો એટલે આગે કાચું કાચું કેવાય કાચું કાપ્યું કેવાય પાછું એનું ફળ આવે અને એનું પાછું ફળ આવે આપડા લોકો વ્યવહાર માં અનુગ્રત કોને ખરી પડી દાદા મોહ નામ નો જે રસ છે ત્યાં જ્ઞાની પાસેથી રસ બધો સુકાઈ જાય છે તો રસમી લીલો થાય જગત થતા આધારે દીવડું થયું ભગવાન થયું બહુ આધારે સાંજ આવવાની સાંજે પુસ્તક પણ બંધ હતું લિટરેચર છે એટલે સમજ મુ પારિભાષિક શબ્દ ત્રીસ ના મુખારબિંદ નીકળેલો એ શું કેવા માંગે છે એ એવું ના બોલ્યા કે પણ એક હેલ્પે ના કરે એકમેક ને હેલ્પે એકમેક ને નુકસાન બઉ મોટો છું તમે કહો મારા બધું ફૂટબોલ નું આ બધું છે મારો આત્મા શ્રી લીધો પડે ના આત્મા ટંકોચ છે એટલે ભૂતગળ એને કહીએ અટકાવતું નથી એક વાત કરું ને ભૂતગલ તો બે જે દેશ જોઈએ એમ કે આત્મા ના સાક્ષાત્કાર માટે આત્મા ના જ્ઞાન માટે આ પૂતગલ નું દેશ જોઈએ એમ કે આત્મા નું જ્ઞાન આત્મા નું જ્ઞાન થયું છે પૂજન ને લઈને પૂજલ ને લઈને આ મારું હું જગત ના જેટલું બધા છે ને જીવડા માત્ર એ બધા મરેલા જીવે છે મરેલા જ છે બધા આ લોકો ગભે ટીકા કર્યા કર્યા ટીકા કરે બંધન માં એકલ માનને આ બૌદો એ ક્ષણિક કીધો બૌદો એ બુદ્ધ ધર્મ વાવે એમ કીધું કે આખું ક્ષણિક છે આત્માનું હા બૌદો એટલે બૌદો એ આત્માને ક્ષણિક કીધો ના એ ક્ષણિક થયે એમને કહ્યો ને એ જુદી દસ્થિત કહ્યો છે એને ઉદય કર્મ આવ્યું એટલે એવું એમને કહ્યું એટલે વેદાંત કે છે તમારે મેળ પડશે જૈનો કે તમારે મેળ પડશે એટલે તમે શુદાનામાં જુદા અમે કાયમ આત્મા માન્ય છે અને આ તો એના પર્યાય છે કે તમને દેખાય છે નદી ની પેઢે જ કરના ઉદય કરે તો છેવટે કર્મ ઉદય છે પરિણામ ઉદય એટલે શું પરિણામ નદી વેઠી છે તે કોઈ પરિણામ છે એટલે પરિણામ ને અને ચેતન ને કિવા દે હા વધી જ પરિણામમાં ના હોય એમના પેતર ના હોય એમાંથી બહાર નીકળવું હોય